કેટલા બધા કેમિકલ પ્રોસેસ છે આટલું થઈ જાય તો એ માસ ને પ્રસિદ્ધ થાય મરી જાય માર્યો ભગવાને માર્યો કેમિકલ પ્રોસેસ થી કેમિકલ પ્રોસેસ થી હેમકે ન ભગવાન મારનાર હોય તો અભિમારી માર્યું છે કે અભિમાન નથી અરે ભગવાન માં બધી જરૂર નથીન વ્યુ પોઈન્ટ વ્યુ પોઈન્ટ છે અલગ અલગ સમજવા તમારી બરોબર છે પણ વાસ્તવિક નથી વર્ડ ની કેમિકલ પ્રોસેસ તમે એવું કહ્યું કેમિકલ પ્રોસેસિંગ થઈ છે ને ભગવાન ની આમ જરૂર નહીં પડતી ભગવાન જોયેલા ઘણા કદાવે હજુ નથી જોયા હજુ નથી જોયા હજી જોયા નથી યુવાની છે ના દેખાય દેખાય તો જોઈ ના જેમ જોવા મળે છે આપડે ખબર શું પડે કઈ સ્થિતિ છે કે આપડે ફલાની વસ્તુ છે ઈચ્છા કેમ થાય છે એમ જોવાની કેમ ઈચ્છા થાય છે તો આપડી સાથે છે એટલે થાય છે પણ આપણે સાથે જોયા નથી ને સાથે છે બધા સાથે છે જોયા નથી જોઈએ આપણને જોયા આપણને એનાથી શું બને છે બિઝનેસ કરવા થી શરીર ને ટકા શરીર ટકે છે શું કઈ નથી મળે છે પૈસા નઈ ચાલે પૈસા આત્મા આપડા હાશ્વા છે જે લાભ ને નુકસાન એ બધું આપણું જ છે આપડું કરેલું નઈ આપણું કરેલું ગમે લોકો ગમે નુકસાન ગમે ગમે ગમે છે લોકો નુકસાન કરે શું લાખો રૂપિયા નું નુકસાન કરે તો શું થાય એમાં ના ભાઈ પૂરા કરતા હશે વીજળી બરાબર નહીં ચાલે બુદ્ધિ બરાબર ના ચાલે કેમ બરાબર ના ચાલે કઈક કઈક એવા પાસા પડતા હોય કઈક નુકસાન ની જે છે નુકસાન જ કરતું હોય ને નુકસાન થાય ઉજા થવાની ઈચ્છા હોય ને થાય છે ને થાય છે ને એ ગમતું ના કરવું પડે ગમે નુકસાન નુકસાન તો કોઈ પસંદ હોય જ ને ભયંકર નુકસાન છે આ પૈસા કમાવતા મેન્ટેનન્સ મેન્ટેનન્સ માટે કરવાનું હોય જે પ્રણાલી પડી ને પ્રણાલી એ પ્રમાણે પછી આપડે વર્તન કરવું પડે રૂટીન પ્રમાણે આ રૂટીન પ્રમાણે બાકી કઈ જગ્યા માસ જરૂર નથી આ રૂટીન લીધે હેતુ નહીં નાખી પાંચ પંદર લાખ મૂકીને જવાના છે ને માણસ એ કહે છે કેમ કમાય શું તો પાંચ પંદર લાખ મૂકી જવાનું છે ને ક્યાં લઈને જવાનું હા એ કરી છે પણ એક માણસ ઇન્જિન ચલાવે છે એને વાય નાખે છે માટે કરે છે એ તેના માટે ચલાવવા માટે શરીર માટે રોજ ના વ્યવહાર માટે હા એમની માટે શું કામ કમાવાના માટે કમાયું જ્યારે કમાયા આ જીવાનું કઈ હશે ને કઈ લોટ પીલાઈ લેવો છે બીજું કઈ કામ કરી લેવું છે એનાથી શું કામ કરાયેલું પણ હેતુ સર કઈ સારું કરી દઈએ તો સારું જીવન ના વ્યવહારમાં મનુ જાય કે બીજા કોઈ થઈ શકે એટલે એના હારું જીવવાનું છે દર્શન કરવા માટે ભગવાન પૈસા કમાવાનું ખરું ખરું પણ બધા કમાઈ શકે જે ખુશું ઘણા માણસો નથી કમાઈ શકતા ખરું પણ બધા માણસો કમાઈ શકે છે ઓછું છે કેટલાક માણસો કમે નથી પણ શકતા હા આપડે હાથમાં છે બુદ્ધિ થી માણસ પૈસા કમાય છે તે પ્રમાણે માણસો જાય છે હા બધી કોને આપી આલત છે આવી એમની જરૂર શું છે જો ઘર નો હિસાબ હોય તો આપડો જે છે હિસાબ બીજા ને જરૂર શું છે આપડે આપણો હિસાબ આપરો હિસાબ છે બીજાની જરૂર હતી બા બીજા નગરપદમાં બહાર આપ્યા કરીએ આ તો આપરો હિસાબ છે એટલે આગળ પોતે બદલશે સગર પોતે બદલશે પોતે એટલે પર બેસતા પર ત્યાર પછી આપડો ઉઠાય ને તો ઉઠનો ઉઠાય તો નથી તો પણ ના રાખ્યું શક્તિપાત માટે આપનો શું ખ્યાલ છે એમ પૂછે છે શક્તિપાત માટે આપનો શું ખ્યાલ છે એમ પૂછે છે શક્તિપાત તો બેઠાઈ જતા હોય છે શક્તિપાત કરે છે તેવા વિટામિન આપે છે સારું થાય છે મન નો શક્તિપાત કરે છે મન બધા સ્થિર થાય છે બીજી બીજું કોઈ શક્તિપાત હોય છે ખબર હોય બીજી ડાકર હું આપણું તમે કોઈ જાણું છું બધા બીજું કોઈ વસ્તીપાત હોય આ વીસમી સદી ની એક જાત નું ગોરખ બનાવવાની કળા છે શક્તિપાઠ દાસ્ત્ર નો દાસ્ત્રો ચલો શન માં શું લખેલું છે આત્મદર્શન કરી શકે છે સાક્ષાત્કાર કરી શકે છે પુરુષ મહાપુરુષ પાસે કોઈ યોગ્ય પુરુષ મહાપુરુષ પાસે એ દીક્ષા લેવાય છે એક તોફાન એ લોકો શક્તિપાત કરવા જાય છે તો પછી અડધા ગોડા આવે બાકી શિક્ષા થાય મારું રિપોર્ટિંગ છેલે મેરી તો ભતરાઈ મને નું મારા ફેમિલીમાં ચાર પાંચ જણને કરાવ્યું છે એમણે ફેમિલીની એક એટલે 18 ગ્રેટ 18 ગ્રેટ 18 ગ્રેટ તો એક રાઈટ બોલો મને જ આપતી ની જે પોતાથી તો જોતું તો આવે છે પણ કું ની જાગૃતિ કરવા માટે કુંડલી કુંડલી ની જાગૃત કરાવી શકે છે આ કુંડી જાગૃત કરે પછી આપણે ફાયદો શું થાય એકાગ્રતા એકાગ્રતા એકાગ્રતા જાગ્રતા રે ચોપડી તેથી અમારા આત્મા ને શું દેવાય વસ્તુ માં વિશ્વાસો થાય છે જે વસ્તુ માં માણસ ને વિશ્વાસ હોય તે સામે પ્રતિબ્ત થાય છે જાગૃત થાય છે એમાં તમને રામ માં શ્રદ્ધા હોય તો એ વખતે તમને રામ દર્શન થાય કૃષ્ણ શ્રદ્ધા હોય તો કૃષ્ણ દર્શન થાય પણ કલ્પિત કેવાય છે રામ દેખાય દ્રશ્ય કેવાય અને દ્રશ્ય ને જન્મ નથી આપ્યો વરસતા ન દે રસ્તા કે કેલા લોકો લક્ષ્ય મારો પર બધાય કહેતે કે લોકો લક્ષ્ય મારા દેતે છે તે ત્રણ ગણ કે પુણા ઉતી થઈ ગઈ છે એટલે દર્શન દર્શન પરલે સોશિયલ ટેક્સ કે પર રસ્તા જુના રસ્તા જુના રસ્તા વરસાદ એઓની વાત ન કરી આત્મા અને વાણીના યોગો વાણીનો યોગ છે તે કહેવાય ને આત્મયોગ્ય યોગ્ય ના કહેવાય યોગ્ય હોય કેવું અહંકારી આત્મયોગીને મને આત્મજ્ઞાની એમ જ કહેવાય ને ને ને આત્મયોગ કહેવાય પણ એ યોગ જામો જરા બજે હંકાર હોય નિયમ પર થા આપડે એ જો દે અંધારી વાર કેવું ધનકાર દરેક વખત સજજો ધ્યાન મારે તો ક્યાં ગતો લો સર સર સર સર કે કદી લાગે કે જો દર્દ કે કદી ના લાગે યોગ વાળા બધા અહીં દર્શન કરવા આવે અહીંયા અડતર શું થાય આખું શરીર ધમ ગુરામ ગુરામ ગુરામ ગુરા એટલે ગભરાઈ જાય શું થઈ ગયું અહંકાર નીકળે છે એના ચમત્કાર કરી લોકોને આગુબાથું કર્યા દે ને ચમત્કાર થાય છે હજી આત્મ જ્ઞાન છે ઉપાય નથી આત્મજ્ઞાન એ વાત બને નહી ચક્રો ના સન્મુખ તો કોણ થાય કે જેને જાગ્રતા રોગ હોય એ લોકોને આ દ્રાજ્ય પર જ ના હોય એને માન ખેવા ના કરવું પડે આ ચક્ર કરીને કરવો પડે શું કરું તો બે ધ્યાન માં બેસે છે પ્રાણાયામ પ્રાણાયામ કેવું નથી કરતા ધ્યાન માં રેખા છે ધ્યાન મંત્ર જાપ કરે મંત્ર જાપ કરે મન માં આવ્યું કે આ કરવું છે ઝઘડવાથી નાશ થયા છે જો કરા ના કરે તે આયતનો જો કરા ના કરે પ્રતિ પુનઃ ઉતિ થતા ઉતિ ના આવી જ હોય જાય પૂર્ણ થાય ત્યારે એમ કહેવાય પૂર્ણ અસ્તારની સત્નાય કે તો છે કરનાય તો છે પર્યંત માત્ર મે કરું પર્યંત માત્ર મે આ કરું સરનામું સરનામ મોક્ષ બંધ પુસ્તકો શું કરેલ અમદાવાદ મુંબઈ માંથી અમદાવાદ નવું દિશાભે થઈ ગયા લાગેલા કર્મ ના મેળ ના નીકળે ત્યાં સુધી કર્મ ના મળી જાય ત્યાં સુધી જ્યાંથી હારવા આવે ઘર માં બધા વિકાસ ન થાય ત્યાં સુધી ક્યાં હારવા આવે હજુ અમદાવાદ પર ઉંબર રસ્તે ચાલુ અને મોક્ષ પાલો બંધન ના રસ્તો અને મોક્ષ ના પાલું ત્યારે ફિરોદાબાદ બીજું કશું કર્યું નથી જ્ઞાની પુરુષ મળ્યા નથી જોડો નિવેડો ના આવ્યો હોય તે શું લાયા છે આપણે કેસ નોંધાયેલો હોય આપણને છોડાયો તે છોડાયેલા ચાલુ હતું રાગ રાગ મોટા મોટા પછી લાગે છે જાતે સુધી કસાય દ્રોદ છે રસ્તા પર અંજાર દ્રોસ્ત છે બે રસ્તા છે પગતે જવું છે જે સારો માર્ગો જે સારો માર્ગ એ રક્ત જવું છે જાય એટલે કોઈ વાળા ગુરુ ભર્યા કેવું હોય ને આ તો ગીત માં તો જો બુલાગન બેક છે અને તેસરસર કેટલી બુલાગન કા સા તા આ અ તો તે ભગતે મેસ્ટર જો કિતલા તા કિતલા ઓનકો દેહારી હજી દે દે ઇજે નું આદરદર અમત તબાર જો માટે ઉસાલી કટી કટી બાર ની દેલ કસુ બાર પ્રેરણા થાય આપણને જે કઈ પ્રેરણા થાય એનો રસ્તો જ્ઞાની પુરુષ પાસેથી જ મળે છે એના બુદ્ધિ ના હોય બુ નાની પુરણ બુદ્ધિ ના હોય વિકૃતિ પણ આવી જાય બુદ્ધિજી તો ઘણી વખત વિકૃતિ પણ આવી જાય બુદ્ધિજી ઘણી વખત વિકૃતિ આવી જાય બુદ્ધિજી બુદ્ધિજી આગળ બધી બુદ્ધિ ના ચાલે એટલે બધી બુદ્ધો થઈ જાય બુદ્ધો બુદ્ધિ ના ચાઢો અને <laughs> <tombe> જન્મ થી જે જૈન બને તે જરણ થી જે જૈન બને તેવાય છે બાકી ને જે આ દેવ ગતિ દેવી તે ધર્વે દેન કે રખાયા રવ દે તો પાઉ દે અમારે કાટે આરે તે ધારો દેતા હે તેમ ત્યાર પછી મુક્તિ રાજા દર્દીવા થાય બઈ કા દેતા હુ અને યાદ બાકી વેશ ના હોલે યાદ આયા એન્ડમેન્ટ મોટી ઈચ્છા છે ગુસ્સો બધા કહે નહી કર્યું પણ ઘણી વખત કરો છો ઘણી ઓછો કરો છો ઈચ્છા કરતો નથી ગુસ્સો કરે એ બધા હિંસા કરો અભિપ્રાય ના કરવા જોઈએ શું પછી એમ ના કેવાય પૂછે રામ મોહન ભાઈ પૂછે છે માલ ભરે હતો ને ગંધ ગંધ સપના સુગતી વાળા દબાવે પણ બધા દાદા ખાલી કરા ના થયા બધા હોય ને ખાલી થઈ ગયું એટલે ખાલી કરે પછી ઓછો એટલે જેટલો આવે એટલે આવે આપડે આવું કહ્યું સુઈ જવું શું દાદા ભવના જેવું આપડે આપડે જુદા અને પેલો ખાલી થાય તો માર જુદો આપડે જાણવા જ ના દાદા જાતે આવે ને કામ નીકળે છે રામ મોહન એકલા જ બોલનારા એટલે બધા છે અમારા છે આશીર્વાદ મોકલાવો આમાં આશીર્વાદ મોકલાય તોય નથી કારણ તમારો આશીર્વાદ <laughs> <laughs> <laughs> એટલે એક કરોડ જેવું છે કે માવી દેખेत्रમાં જ પહોંચવા જેવું છે હા પણ એ એકરનો દેતા રેલા આની મેં તો માની લીધી એમ હમણાં એને પડાઈ પડિત જાવે એ કોઈ ઇજાક કરતા કરો માન બસ બધી પુદીગર વધારેલો હ ઓરી એની દી ટૂટી જવાનો છે બેંકિંગ એટલે 100% વાડી બતાવ્યું મહારાજ હતા બીજા પેલા કેવા કે ખૂબ હશે આવું આવું આવું આ બધા રાજીગાતા થાય છે જબરજસ્ત આનંદ સુખ આપી સમય આવે એનો મારને હિસાબ આટલું બધું શું ખાધું છે હા માર નો તને શું છે નકાર કરો ખાવા ભાઈ પણ સુગંધી તો આવી જાય ને સુગંધી ના ગમે એ બધું સાહેબ તો દ્રેષ નહી પણ ડિસલાઈક ખરું શબ્દ અને સમજો પ્રશ્ન એને પૂછેલો કે શબ્દ અને સમજ નું અનુસંધાન શું છે શબ્દ અને સમજ નું અનુસંધાન શું છે શબ્દ કાજુ નીકળતા હતા શબ્દ હું એવું મારે જોઈતા પિસ્તા હું જોઈતો કાજુ આવે કાજુ આવ્યો આધ્યા બઉ રાગ ના હોય નીકળે સમજમાં હોય છે પણ એની ઉપર રાગ ના હોય માટે આવા શબ્દો નીકળે એ કાજુ લાવો એટલે ઉપયોગ એટલે પેલું બહુ રાગ હોય તો ચોક્કસ શબ્દ નીકળે तो पर राब्दे हाप याद हो hmm. hmm. नूली जाए hmm. hmm. hmm. hmm. hmm. रूप याद हो तो समाज अनुसंधान तेरे आ शब्द बोलया काजुलाव तो समझ उत्पन्न समझना હા તો કરાવના આપડે શીખી દીધેલું હોય એટલે આમ કરે તો પેલો આમ કરે એટલે બે જાય આપડે કરીએ આવી સંજ્ઞા મારા હોય તેવી સંજ્ઞા કરે શબ્દ કહેવાય સંકેત પેલો સંકેત કહેવાય સંકેત કહેવાય કેવાય શબ્દ સંકેત એટલે સમાજ પ્રદર્શિત કરવા શબ્દ છે ને સમાજ નું સાધન છે સમજ નો હોય મારા હોય એ ચીજ હજ આવું સાંકેતિક શબ્દો છે સંકેત પછી દેવા દેવા ને સંકેત થી કામ થાય શુદ્ધ ના હોય તો એ સંકેત થી કામ થાય આપે શુદ્ધ હોતી નથી એટલે હા નિરાધાર પણ લાગે તો પછી આમ તો બે હું જ પડી જાય કામ કરો ને કશું હોય ને એનું ચાર હું જ પડી જાય દાદા નિરૂબન નો પત્ર મને મળ્યો સંજોગો એવું આવતા કે આવા એક નિયમ આવ્યા નિરૂબન મને એક વાક્ય લેખું કે દાદા કે છે કે ભરોસો આગળ ની મૂડી એનો ભરોસો શું તરત જ હોય દર્શન સમય માં જ આવે છે ભાઈ દર્શન સમય માં જાય સમગી ના હોય એમ દર્શન એને દર્શન હોય દર્શન તારે કેવું આ જ્ઞાન પછી કેવું દર્શન પછી કોઈ મોટી ચીજ જોવાનું ના लखाण में पूज्य दान श्री लाक्षणिकता है विपुलमती पुस्तक न पत्ता फेरवी चार तत्व ने शीघ्र गहि देखी क्षुद्र हो પણ તેમાંથી નવું ઊંધુ રાષ્ટ્રીય ભેદવાની સુજ દાદા માં છે એ વખતે અમુક પેલી દ્રષ્ટિ હશે ને કે અમુક શોધક એટલે અમુક જિજ્ઞાસા વૃત્તિ કે શોધક વૃત્તિ अमुक वस्तु जैसे बरकत हैरकत दिखाती नहीं एक वाक्य गंग पकड़ी અને શું બરકત છે જોઈ દઉં કઈ પુસ્તકો લાગે નફા આવશે એકાદ પુસ્તક ની પસંદગી કરતા બહુ વાર લાગે પસંદગી કરતા પછી બરકત છે કે નહીં તે જોઈ ત્યાં હજાર પુસ્તક માં એકાદ પુસ્તક માં છે બરકત દેખાય